van bueno. તો જય સચિતા પુત્ર નો દાદા अपने घोड़ो घोड़े जीवन कृष्ण भगवान वर्गो मे को થોડા રહી ગયા એ બધો પર પાછો દાદા ભગવાન પાસે આવ્યો એ જો અહીંયા ભેગા થઈ ગયા બધા તળેટીમાં બધાને જાણવાનું શિખરે પણ તરીકે રસ્તા બધા જુદા છે એટલે આ કુદરત જ આયોજન છે आयोजन छे आ छे, आ छे दादा नुत्र नु। नु। जिन इच्छा नदी को शंभो श्री जय हो हे जय काया में शिव शंभु श्री जेने ई छनती कोई ज સિદ્ધ શો રોધો આ સરદસ છે દાદા ના આપ are the people वो सुखों के उपदा थासिम पसंद더라 जसने को जाए खुद को खुद को खुदा है जिसने को जाए खुद को खुद को खुदा है भगवान जाने जाति ज मूर्ता मूर्ते जी दादा भगवान जाने जग पुता पुते I'm going to leave it there. I'm going to change the life. I'm going to take them to the moon. I'm going to leave it there. જેને કરમ બધી પ્રવૃતિ કરતા ને હા ક્યાંય બી તમે જોડા નીકળે ત્યારે આગુ હોય તમારી પાસે બીજું કઈ જોતો નથી આપણે ઘર મેખ હૈ કઈક કરતા ન હતા હજુ નવીન બહેન નું નામ આવી ગયું ને યોજે શ્રી પુત્ર દાદા હા ગાતો પ્રશ્નોત્વરી ખુલાતા દાહા પ્રશ્ન ખુલા હૈયા હળવા ફૂલ ભૈયા જેથી હૈયા હળવા ફૂલ થૈયા જેથી વાતમાના હૈયા હર કોઈ ને કઈ કાંઈ હોય છે આ જૈન સાધુ ને બોલે એક મહિના સુધી મહાવી ગયું દાદા છે પણ ક્યાંય પણ મંડ વચન કાય થી ન થાય બધાની જાગૃતિ તો છે બધાને એક એક ચડે વર્તન માં આવી ગયા બધા જે શાસ્ત્રોમાં જે તપસ્યા કરીને મોક્ષી જવાનું છે બધાને વર્તનમાં આવી ગયા બધાને પંચમ મહાવન એક પૂર્વ પશ્ચિમ દક્ષિણ બધી જગ્યા જેવા છે અને જવાના છે હજીવી બધાને પ્રોગપ નથી છે પાછા તમે જજો લાભ લેજો આપડે નહી માટે गामी ओ नारी जन से मुक्ति पदामियो दू आसर गच्छ दादा ना हक्क पुतोलो પ્રાપ્ત કરવા સજીવન મોતી વગર દર્શન છે આ પુત્રો આદર દાદા અતપુત્ર અંદર બેઠા છે બધા સંભરાય છે બધા બસ ચાલો ચાલો ચાલુ કરીએ આપડા સુરેશભાઈ વડીલ મહાત્મા સુરેશભાઈ એમને અહિયાં પ્રશ્ન છે કઈ હા એમને પૂછ્યું છે સત્સંગ માટે લઈએ આપણે હાજ નથી પકડી છે સુરેશભાઈ પૂછે છે નમો વિતરા ગાય કરીને દાદા ભગવાનનાસીમ જે હું મન વચન કાયાથી જુદો એવો શુદ્ધ આત્મા છું દરેકમાં શુદ્ધ આત્મા જોવા તેમ ઘણી રીતે નામધારી અને શુદ્ધ આત્મા મારામાં જુદા છે અને જીવ માત્રમાં જુદા છે તે સમજતી રહીએ છીએ આમ છતાં એ આમ છતાં બહુ અગત્યનું છે એમ પૂછે છે એમાંથી પ્રશ્ન આવે છે શુદ્ધ આત્મા જ ભગવાન છે એમ નિરંતર ના રહેવાથી જ અને નાની નીચે લાઈન કરી છે પૂરેપૂરો લાભ નથી મળતો જો સામેની વ્યક્તિમાં આ પ્રમાણે ગોઠવણી ના હોય તો તેની સાથેનો વ્યવહાર બોલવામાં ગુસ્સામાં ચીડાવવામાં વગેરે અધૂરો રહે છે गड़बड़ थी जाए छे। तो आप एवं कृपा करो कि दरेक में शुद्धात्मा बदले शुद्धात्मा भगवान न ज देखाय सूरेशा अपन समझवा पूछू एम ने थोड़ी विशेष समझा फोड़ जीए दादा भगवने तो નિર્ણય નિશ્ચયથી કેવરું શુદ્ધાત્મા જ છું એમની અપાર કરુણા કૃપાથી આ મહાત્માઓને પ્રાપ્ત થયું છે અને આ જ કારણથી આજે જે જ્ઞાનવિધિથી થતું રહે છે તે અમારે એમ ના કહેવાય કે અમે જ્ઞાનવિધિ કરાવીએ છીએ દાદા ભગવાનથી પણ આ વચનો નીકળતા હતા કે વ્યવહારથી અમારે હોય આ તો કહીએ અમને પરંતુ આપણને નિશ્ચય પ્રાપ્ત એ સજીવન નિશ્ચય છે તે આપણને પ્રાપ્ત નિશ્ચય કરાવી શકે નિશ્ચય એટલે નિર્ણય નિશ્ચયથી કેવળ હું શુદ્ધ આત્મા જ છું એ પ્રગટ નિશ્ચય હમણાં આપણે આ આપતો પુત્રોનું બહુ સુંદર રચના આપણે સાંભળી હું જોયું અત્યારે કોઈને ખબર નહીં હોય એવી રીતે એ સતત અત્યારથી જ એમની ગોઠવણી થઈ ગઈ છે કે હવે આપણે અહીંયા જવાનું અહીંયા જવાનું યાત્રા પૂરી થતા જોજો અને કવિરાજ કહે છે તેમ આપણને ખબર ના પડે ક્યાં છે ને ક્યાં ફરે બધા અને આવી રીતે આપણે કેટલા પુણ્યશાહી છીએ સંગ આખો કે એમને આવો આપતોપુત્રોનો સંઘ મળે આપતો પુત્રો દાદાએ એક ને બધાને બેસાડીને તૈયાર કર્યા છે એક એક ને અને એમની યુવાન વયમાં તૈયાર કર્યા છે અદભુત રીતે આ તો એક અપૂર્વ દાખલો છે બહુ સુંદર છે પ્રત્યક્ષ આપણે ત્યાં ગુરુકુલો ઘણા થયા પહેલાના જમાનામાં હતા આજે છે ખરું પરંતુ આગળનું ગુરુ ગુરુકુલો જેવું નથી રહી શક્યું એ કારનો પ્રભાવ છે જ્યારે અહીંયા આગળ દાદા ભગવાન પ્રત્યક્ષ હાજરા હાજર ગુણુકૂળ થાય છે અને એમની જ અંતરદશા આ બધામાં વર્તાવે છે આપણા બધામાં વર્તાવે છે આ એક અદભુત આશ્ચર્ય એટલે તો અગિયારમું આશ્ચર્ય આપણે કહેવાયું છે અગિયારમું આશ્ચર્ય અને એ આશ્ચર્ય એવું સુંદર છે કે શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ છે પણ આપણે એ શાસ્ત્ર પ્રમાણે આજે ધર્મ તો ચલાયા કરવાનો એટલે શાસ્ત્રોની વાત એવી હોવી ઘટે કે આજે બધાને ધર્મ હરખો રહે એવી રીતે ચલાવવાનો શું કારણ કે સંખ્યા બધી સચવાઈ રહેવી જોઈએ થોડી વધે તો વધારે સારું જનરલી હોય છે તો બધું હોય અને બધા કાળમાં હતું નામ ચાલ્યા જ કરે પરંતુ આ શું શુદ્ધાત્મા ભગવાન જ છે સામામાં એ તમે મોટી વાત કરી આપણને પ્રાપ્ત થયું છે પરંતુ આમ રહેતું કેમ નથી તો કે આપણે પૂદગલને જેવા પ્રકારે જેવા ભાવે ભાલું કર્યું હતું એવા પ્રકારે એવા ભાવે એ પાછું આપણી સામે આવે છે અને એના વિરુદ્ધના શુદ્ધાત્માના ભાવથી સ્વભાવથી આપણે એને જોવું ઘટે આપણે દરેકે અને દાદા માટે એટલા માટે કહ્યું છે કે આપણે ઘર જીત છે અને ઘર જીતમાં ખાસ કરીને પતિ અને પત્નીના સંબંધમાં જ એ વાત છે ખાસ કરીને અને પતિને પત્નીનો સંબંધ આધ્યાત્મિક ભાષામાં પુરુષ અને પ્રકૃતિના અર્થમાં થાય છે શું કહ્યું આ સ્ત્રીને પુરુષના અર્થમાં નથી અને આ જ રીતે આપણે ઘરના નિકટના સંબંધોમાં થાય તો એની વિશાળતા અને વિકાસ આપણી દ્રષ્ટિમાં આવતા આપણે બધે જ ધીમે ધીમે થાય એકદમ તો નથી થતો પરંતુ આ પ્રયોગશાળા આપણા ઘરોમાં જ રહેલી છે પ્રયોગશાળા અને આપતપુત્રો માટે એમને એમના શરીરના ઘરમાં રહેલી છે એટલે શરીરના ઘરમાં એમને જેવું જેવું થતું જતું જાય તે કોઈ આપતા પુત્ર બીજા આપ્તપુત્રથી જુદો નહીં દેખાય બધામાં એનું એ જ દેખાયા કરશે હવે આ દેખાવાની વાત આપણે આંખોથી દેખાવાથી સમજા કરીએ છીએ અને એમાંથી નથી જલ્દી હકીકતમાં એ દ્રષ્ટિ છે દ્રષ્ટિ છે આત્મદ્રષ્ટિ છે એટલે કે દ્રષ્ટિનો જ મુખ્ય પ્રતાપ છે દ્રષ્ટિ જેવું જોવાય તેવું એટલે આપણને બધાને તો દ્રષ્ટિ પ્રાપ્ત અને એનો પ્રયોગથી સતત આપણે ફુરસદના સમયમાં એ રાખ્યા કરવા પડે છે આપણે સુરજભાઈ એ બહુ જરૂરનું છે તમે સારું પૂછ્યું છે આ તો દરેકને અનુભવ થાય છે શું બધાને થાય કોઈને છોડે નહીં એટલે તમે જ અને નાવ પર ભાર મૂક્યો બહુ સારો મૂક્યો છે અને શુદ્ધાત્મા ભગવાન જ દેખાય બસ એટલું જ હં એટલે તમારે હીલાબેનમાં શુદ્ધાત્મા ભગવાન જ દેખાય એ તમારા માટે છે અને હિલાબેનને શુ તમારામાં શુદ્ધાત્મા ભગવાન જ દેખાય એમના માટે છે પણ એકબીજાના માટે છે એટલે આપણે એકબીજાથી કંઈ એનો ધંધો ના માણી શકીએ સિવાય કે આપણે જોઈ શકીએ બાકી બીજો ધંધો થઈ શકે એવો નથી મહાત્માઓથી હા આ દ્રષ્ટિનો ધંધો છે બહુ સુંદર છે અદભુત છે અને એનાથી વ્યવહાર એટલો સુંદર થાય છે કે આપણે આ આપતા માટે કહ્યું પણ મહાત્માઓ માટે આ લાગવું પડે છે કે આપણે જ્યાં જ્યાં વ્યવહારમાં જેની પરિચયમાં આવીશું ને એને એના દિલને આપણું સ્પર્શ થશે કેવી રીતે દ્રષ્ટિએ કરીને અને દિલનો દિલથી સ્પર્શ થાય ત્યારે માણસને પોતાને માણસ સ્વરૂપે માણસાય અને એ બીજું બધું સમજાય ખરું અને પોતાની પાસે તો દ્રષ્ટિ છે એની તો વાત જ જુદી છે આખી આપણે દરેકને સાથે સમજાયું ને પછી ગમવું ના આ બે સમ્યક સમ થતું જતું જશે ગમવું વધારે વાલું નહીં લાગે અને ના ગમવું વધારે ના ગમવું નહીં લાગે એ એના સ્વભાવથી જ રહેશે ભાઈ એ તો રહે ને આવ્યું છે તો કઈ જશે એવું એ જવા માટે જ આવ્યું છે ને એને નિકાલ જોઈએ છે એનો પણ આપણાથી પકડ ફકડી રહેલું એનાથી નીકળવું જોઈએ એટલે કાલે પદમાં સરસ નતું આવ્યું કેવી કે આ પૂતગલની જ્યારે કિંમત ઘટશે હારે માણસ મોંઘો થશે અને માણસની કિંમત ઘટશે તારે પૂતગલ મોંઘું થશે તો આજે જોઈ રહ્યા છીએ આપણે ચોગડદમ મો ગયું છે મોગી થઈ ગઈ માણસો આટલું બધું વાપરી નાખ્યું હે કુદરત ની બક્ષીસ છે આ વાત છે આજે જુના જમાનામાં કલ્પ હતા એટલે કે બહુ જ સતયુગમાં આગલા ભાગમાં ત્યારે પણ માણસથી એનો વધારે પડતો ઉપયોગ થયો તેમ કલ્પવૃક્ષમાંથી એમની દિવ્યતા ઘટતી ગઈ કારણ કે માણસ સંકોચાતો ગયો શું કહ્યું સંકોચાતો ગયો આપણને કુદરતનો નિયમ આની પાછળ કામ કરે છે એ સંકોચન અને વિસ્તાર આ બે એક અદ્ભુત નિયમ છે કુદરતનો પરંતુ એનું એકબીજાનું ગણિત એટલું બધું કોમ્પ્લેક્ષ છે સામાન્ય મનુષ્ય સમજી ના શકે આ દ્રષ્ટિ વગર મહાત્માઓને સમજાય ખરું આપણે કોઈને કહી ના શકીએ બતાવી ના સમજાય જરૂર સમજાય કે છે આ શું આ સંકોચ વિસ્તારવાળું બધું આજે આ ગિરનારનો પવિત્ર પહાડ છે એ જીવતો છે આપણને બધાને સમજાવીએ ચેતનવંતો છે એમાં એવી પવિત્રતા છે આમ તો પાડ છે પરંતુ જીવ છે અને એટલા જ માટે એ હવે આ સંકોચવાના સમયમાં એને જ્યાં સુધી વીર શાસન ચાલુ છે ત્યાં સુધી તો આ બધા મનુષ્યોને કામમાં લાગે એવું પણ ધીરે ધીરે સંકોચવા મળશે માણસો ને ખબર ના પડે આ કવિરાજ પડે કોઈને પડે નહીં ખબર અને આજથી સત્તર અઢાર અઢાર વર્ષ પછી આનાથી અડધો સંકોચો હશે હા અને પછી ના એકવીસ હજાર વર્ષ પછી એ માણસ સવા દોઢ ફૂટયો થઈ જાય એ સંકોચાય જેમ માણસ સંકોચાય તેમ બધા જીવ બધી સંકોચ કરે એ પૂદગલે કરીને સંકોચાયા કરે અને શુદ્ધાત્મા આત્મા તો આત્મા જ છે તો પ્રકાશ છે એટલે જેવું ભાજન એ પ્રકારનો પ્રકાશ તો રહ્યા જ કરવાનો પ્રકાશ કોઈ દિવસ ના જાય એટલે પ્રલયની બધી વાતો છે એક બાળજીવોને સમજાવવા માટેની વાતો છે બાકી હકીકતમાં પ્રલય હોઈ શકતો જ નથી પ્રલય જો હોય તો આ જગતને સૃષ્ટિ ના હોય કશું જ ના હોઈ શકે આ બહુ વાતો સમજવાની છે પરંતુ આપણે તો બધા પંડિતજી પંડિત પંડિતય વાળા સમજાય છે શાસ્ત્ર જ્ઞાની અને પંડિતય એમ હમ હોય છે એમાં ખોટું નથી હોતું પરંતુ આ સમય બધો બદલાય છે તે વસ્તુ જોવા જેવી છે આમાં અને આપડા મહાત્માઓને ખાસ છે એટલે આપણે દરેકે પોતે પોતાનું જ સંભાળવું પોતાના ઘરમાં જે છીએ તે ઘરનું જ સંભાળવું હવે પછી બહાર નીકળીએ એટલે ઘરમાં સંભાળીએ સંભાળ આપણે રહ્યા છીએ તે બહારના વ્યવહારોમાં સંભાળ રહેલા રહી શકીશું એટલું સહેલું નથી આ એટલે મહાત્મા છીએ એટલે બહાર ખોવાઈ જવાય કોઈ ખોવાઈ જવાય એવો નથી જરા કામ તેમ બહુ પેલું આગળ બધું વધારે ચિકાસ થઈ ગઈ હતી ને ફરવાની આમ તેમ ફરી લેશે પણ પાછો આવી જ જશે તો એક જૂના જમાનામાં અમે નાના હતા ત્યારે જાપનીઝ રમકડો ફૂગવો આવતો અને નીચે પેલું શું પેલું કંઈક ઉઠું જેવું હતું અને એની નીચે બહાર ને આ વસ્તુ તે આ છોકરા મજા પડે આમ ગમે તેવું નાખે ને સીધું જ પડે એવું એ જો નાનપણમાં તો અમારે આમ આમ આમ આમ સીધું જ પડે છોકરાઓ રમ્યા કરે એને હમ વખત જાય તેમ રમકડાનો સ્વભાવ બદલાતો જાય છે અને રમકડા માટે દાદાએ એટલું અદભુત કહ્યું છે અને આ ભારતના આપણા પ્રજા માટે જો આ વાત આધ્યાત્મિક એટલે કે લોકોની ભાષામાં જાય તો બધાને બહુ આનંદ આવે રામ રમ કળા શું બે લાઈન બોલો ને Oh ભારત આધ્યાત્મિક દેશ છે પરંતુ અધ્યાત્મ શું જે એ બુદ્ધિથી સમજાયું નથી નરેન્દ્રભાઈ અધ્યાત્મ બુદ્ધિથી ન સમજાય એ દ્રષ્ટિનો વિષય છે શું કહ્યું અને આ જે પ્રખર વિચારકો છે બધા જેને ધર્મમાં કહેવાય એવા પણ આજના સમાને સમાજે તો સ્વીકાર્યા છે એટલે કેવું જ પડે છે આપણને સારા સારા જૈન શું વેદાંતીમાં હિંદુમાં બધા ધર્મો દરેક જગ્યાએ હોય છે જ આજે વિશ્વમાં બધે જ્યાં જેવું ત્યાં બુદ્ધિનો ચમકારો તો ઘણો મોટો થઈ ગયો છે સમજાયું પણ ભરાત ભારત અધ્યાત્મ દેશ છે આ ભારત સિવાયના દેશો જાણે છે સારી રીતે પણ પોતાને પોતાના ચલાવવા માટે એમને ઉપરથી દેખાવું પડે ગમે જ છીએ બધાને કરવું પડે તો સમજાયું ને બધે બહાર ખ્યાલ છે આપણું તો બધું ઘણું શાસ્ત્રો નાતે બહાર જઈને એ લોકોએ એટલો બધો અભ્યાસ કર્યો છે બહુ પુષ્કર અભ્યાસ કર્યો છે કવિરાજ રશિયા જેવું રશિયા દેશ પણ બહુ ચીનમાં પણ ઘણો થયો છે બધી જગ્યાએ કોઈ બાકી નથી રહ્યું જૈનના શાસ્ત્રો આપણા વેદાંતના શાસ્ત્રો એમણે અહીંયા સંસ્કૃતને બધી યુનિવર્સિટી થાય જે અભ્યાસ કરે એના કરતાં વધારે કર્યો છે એમને કારણ કે એ ઊગતા બચ્ચાઓ છે બહુ બહુ વિદ્વાન છે પણ ઊગતા ઊગતી વિદ્વાની છે એમની એટલે કે નાનું બચ્ચું મોટું થતું જાય એવા છે એટલે એ અધ્યાત્મમાં અંડર ડેવલપ છે અને ભારત અધ્યાત્મમાં ફૂલ્લી ડેવલપ છે આટલું જ અને જે અધ્યાત્મમાં અંડર ડેવલપ હોય એમાં બધું કુદરતના સુખોને બધું બહુ દેખાય આપણને એટલે ક્યાંક આ તો બધા કરતાં વધારે પૈસાવાળા છે કે આ સુખી વધારે છે અને અહીંના લોકો દુઃખી છે કે ગરીબ છે અને બધું ચાલ્યા કરે સમજાયું બહુ આપણે આ ભેદ આપણા પોતાનું આ શુદ્ધાત્મા ભગવાન જ છે ને આ તો વ્યવહાર છે અને વૃત્તિઓના રમખાણો અંદર ચાલ્યા કરે છે એ શબ્દ રમકડું શબ્દ વૃત્તિને લાગવું પડે છે કવિરાજ વૃત્તિને લાગવું પડે છે સમજાયું ને અને વૃત્તિ કેવા કેવા રૂપોના આકારો શું શું ના લઈ સમજાયું રમકડા અને એમાંથી દાદાએ સંસારની ભાષામાં અધ્યાત્મથી અધ્યાત્મ દૃષ્ટિથી એવું સુંદર સમજાવ્યું એમને બચ્ચું થાય બાબો બીબી થાય બબલો બેબી બધું ચાલ્યા કરે અને એને રમાડ્યા આમ કરે તેમ કરે મોટું થાય તારે ભાઈને બેન જોઈએ બેનને ભાઈ જોઈએ પછી એમને પાસે છોકરા જોઈએ રમાડવા બહુ સરસ લાગે ટૂંકા ગંભીર વાતો બહુ સરસ રીતે સમજાવી છે આપણને અને આપણને સમજાય એટલે આપણી ત્યાં પણ પછી સંસ્કારી પ્રજા જરૂર થાય અને આ મહાત્માઓ થાય છે બધા ગજબના છે આપડા ચંદ્રકાંતખર હતા પણ દાદા માટે તમારી ઉષા કેસે જોજો શું છે ચંદ્રકાંત ક્યાં છે બતાય અરે બોલવાનું આપો એને બધાય ને થોડું તારું એકલું તરી પાંચ રાખવાનું અમને ખબર ના પડે લે પકડ ઉભા થઈને કોઈ લઈ લો આપે ને રસીકભાઈ ની વાલી બહુ साहब माटे क्या है जो से से दादा भाई चलो के? की बोल दादाज कलो मुझे बोलते સ બરાજના જય સચ્ચિદા આનંદ બસ બસ સર થઈ ગયું બેસે બહુ સરસ જય સચ આ એટલે કવિરાજ આપો મહાત્માઓ રસિકભાઈ રંજનબહેન હેમા આના પાછળની રહસ્યની ગંભીરતા એમ જ જાણીએ છીએ આ છે આ તો જેને સમજણ પડે એના માટે સમજવાની વાત છે નહી સમજવા જેવી છતાં પણ કામ થઈ જાય આપણું વાત સમજો બેન હમ ચાલો હવે આગળ જઈએ આ હરીશભાઈ છે આપણું હરીશભાઈ કે છે કુદરત છે શું સવાલો વાળી કે કુદરત છે શું જવાબો જવાબો વાળી કુદરત છે શું સવાલો વાળી કે જવાબો વાળી નથી એ સવાલો વાળી કે નથી જવાબો વાળી એટલે તમને ખરું થાય છે ભલા માણસ પ્રશ્ન કરે છે આપણે બધા આપણને પોતાને સમજવા માટે કે સવાલો વગરના જવાબો મળી શકે અહીંયા બેઠા છે બધા છે એ લોકો મળી ગયા છે જવાબ છે સમજ પડી છે સવાલ કોને કેવાય આપણે જવાબ આપણી પાસે રાખીને સવાલ પૂછીએ અને સવાલ નથી કેવાતો આપણે જાય અને સામાન્યપણે જોશો તો આ જ બને છે પણ જ્ઞાની પુરુષ સાક્ષાત હાજર ગમે તેવો પ્રશ્ન હોય પણ એ આમ તેમ એમ ક્યારે પણ એક પરમાણુ નથી હોતું એ લઈ અને એને છતો કરી અને એ થાય આપણે ગમે તેવો પ્રશ્ન જાય આ જોજો તમે ઝીણવટથી વાંચજો જરાક તો સમજાશે હા અને મહાત્માઓને આ જ અનુભવ કરવાનો છે હમ પ્રશ્નો ના થાય બને નહીં આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે આપણે શુદ્ધાર્થમાં થઈ નથી ગયા રહેલા હોય છે એટલે દાદા કહેતા હતા ભાઈ પૂછજો પૂછજો પૂછજો જેમ જેમ પૂછશો તેમ તેમ આ વિજ્ઞાન અમારા થકી ઉગાડ થતો જતો જશે જે પૂછે છે એના માટે અને સર્વજન કલ્યાણ બધાના કલ્યાણ માટે સમજાવ્યું ને આટલા જ કારણથી જ્યારે કંઈ પૂછાય છે ને વાણી નીકળે છે ત્યારે ખરો સત્સંગ ત્યાં થાય છે ખરો સત્સંગ ત્યાં થાય છે એટલે અમારા સુર્યભાઈ પ્રોજેક્ટ કર્યો કે કવિરાજ અમુક પદોમાં તો આપણે આવવું પડશે આમાં પ્રશ્નોત્તરીમાં અને મજા પડે છે મહાત્માઓ જો કવિરાજ પદ બોલે છે ને સમજાવે છે ને અહીં આપણી મંથળીની ભાષામાં એટલું ફાઇન બધા અને એ કુદરત જ કુદરત જ છે આ આપણી સમજ પાકી થઈ જવી ઘટશે દરેકને માટે પોતાના મન વચનકાના કલ્યાણ માટે હમ આપણે આપણો કલ્યાણ માટે આપણે ના જીવતા હોઈએ ત્યાં સુધી બીજા માટેની કલ્યાણ ભાવના આપણને એટલી ઉદભવતો ઉદભવતાને વર્દમાન નથી થઈ શકતી સમજાયું કે નહીં કલ્યાણ કલ્યાણ કલ્યાણ શબ્દ વ્યવહારમાં તો ઠીક પણ આ અધ્યાત્મ પણ સમજવું એટલો સહેલો નથી સહેલો નથી શું કરતા ભાવથી છૂટવું સમજે પણ એની થોડી થોડી થવી બુદ્ધિએ કરીને પણ એ પણ છૂટવા પાણો બધો પ્રકાર છે બોલો સાહેબ કવિરા સાહેબ એટલે કે દાદાનું બહુ સુંદર વિધાન છે કે ભગવાનની ડિક્શનરીમાં હું કરું છું તું કરું છું કે બધા કરે છે એ હતું જ નહીં શું કહે છે ભગવાનની ડિક્શનરીમાં ભગવાન શું ભગવાનની ડિક્સનેરી શું આ ખરું આ વાતો છે વિધાનો તો બહુ સુંદર સૂત્રો તો એવા છે એક એક સૂત્રમાં જૈનોના પિસ્તાલી આગમો આખું વિદાંત બધું જ આવી જાય બધા ઉપદેશો તો આવી જાય એવું એક એક સૂત્રમાં છે એનો વિસ્તાર કરવો હોય તો પણ એની પાછળ પડનારા યોગી જેવા હોવા જોઈએ આત્મયોગી તો છે જ બધા અને પોતે સારી રીતે સમજી ગયા છે કે આ મારો પડોશી છે આ પડોશીને જો સરખી રીતે ના રહેવું તું એની ના જીવું તો પછી મને શાંતિ કેમની રહેશે કે છે શાંતિ રહે પડોશી તમ તો આખું જગત જાણે છે કે પડોશી ના પડોશી ઝગડ્યા તો પછી રોજ ઝઘડાનો કંકાસનો જ વખત આવશે બધો ખરું કે નહીં હમ એટલે પૂતગલની ભાષા ભૌગલિક છે આપણી ભાષા રિયલ છે પેલી રિલેટિવ ભાષા છે આ રિયલ ભાષા છે અને આપણી અંદર ફુરસદના સમયમાં જેવો સમય મળે ત્યારે આ મન વચનકારી સાથે એની ભાષાથી અંદરથી બોલશે એનામાં એ અંદર આ શરીરમાં ભરાઈ પડેલું છે આ તો બધું અંતર આપણે કહીએ છીએ ને અંદર ચાલતી દરેકને ખબર છે આ તો આખા વિશ્વમાં ખ્યાલ છે બધા પણ જુદી જુદી રીતે જેવી વિકાસની ભૂમિકા હોય એવી પ્રમાણે હોય એટલે એ અંતર વાંચન રિલેટિવ છે એની જોડે પ્રજ્ઞાશક્તિએ કરીને પ્રજ્ઞાને શબ્દથી નથી શબ્દની ભાષા નથી પણ આપણે વચ્ચે છીએ તે કાળજી રાખવાના જાગ્રત છીએ તે રિયલ ભાષાથી એની જોડે ડીલિંગ કરવું જ પડે અને ત્યારે જ વાણીથી છુટકારો મળશે અને વાણી તે હું નથી બોલતો એ ધીમે ધીમે સવાદ આવે એકદમ તો કાપવું બહુ મુશ્કેલ છે અને એટલા માટે કહ્યું મહાત્માઓ માટે ખાસ કરીને બધા જ માટે અપવાદ વગર કે આ વાણીના લેવલે જાગૃતિ ખૂબ માગે છે શું કહ્યું અને એની પ્રેક્ટિસ પડ્યા વગર આવશે નહીં એ ફુરસદના સમયનો ઉપયોગ કરી લેવો પડશે આપણે બધાએ સમજાયું એટલે સાહેબ આ તો કુદરત તમે બધું સમજાય પ્રશ્નો થાય છે બિલકુલ સાચી વાત કઈ અદ્ભુત પ્રશ્ન પૂછ્યો તમે તાર કઈ કા ચાલો કઈ નહી ધીરુભાઈ ગાઠાણી હાબુલભાઈ છે ને આ વેદાંતમાં મર વિક્ષેપ અને અજ્ઞાન કયું છે આપણા જૈન દર્શનમાં રાગ દ્વેષ અને અજ્ઞાન કયું છે એ અજ્ઞાન જ મુખ્ય છે મળ મુખ્ય નથી અજ્ઞાન ગયું અને આપણે બધાએ આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે આપણે એ મળમાં રમત કરી એ મળ પાછો ચોખ્ખો થવા માટે આપણી હામો આવે છે સમજી અને આપણા વિક્ષકો આપણાથી પડ્યા હતા એ સમાયને એ તો એ તો મુક્તિ ચાહે જ છે પૂતગલ મુક્તિ જ ચાહે છે બીજું કશું સતત મુક્તિ ચાહે છે પરંતુ એને મુક્ત ના થવા દે બહુ ભારે છે એ આ ભારતમાં છે ભારતમાં પણ આ મહાત્માઓ તો કહેવાય મહાત્મા કહે એટલે અમે કહીએ છીએ મહાત્મા એ દશા છે અને આપતાપુત્રો સારી સમજે છે કે અમારા માટે પણ એ દશા છે આપતપુત્ર એ તો એક યોગાનું એક બની ગયું બહુ સુંદર રીતે અને દાદા આ શું થયું એ દિલના બહુ મજાના હતા ખિસ્સી ભાઈ સાહેબ હમ આટલા વેપાર કર્યા આ બધું કર્યું બહુ રમતો થઈ આ થયું પણ આમાં આવ્યા પછી દાદા અને તે કમળી વખતે કમળી હતી એમને બઉ બહુ ખરા ખરા સંજોગોમાં હતા એમાં તો કે દાદા આપણે અમને શું કહીશું આપતા પુત્રો તરીકે બધા મહાત્માઓ માટે રાખી કા બરોબર છે હવે આપતા શબ્દ તો પ્રચલિત હતો એમાં આપતા થઈ ગયું સમજાયું ને અને કવિરાજ અમે જેવું અમે તો જઈને કે આ તે બીજું કશું નાન પરથી કશું થયેલું નહીં પરંતુ આપ્ત શબ્દનો સંદર્ભ અને ગંભીર અર્થ દિલમાં બેસી ગયો હતો કારણ કે ભગવંતો અને જ્ઞાની પુરુષ બેને માટે જ વપરાય છે જે પુરુષ પોતાના અસલ પુરુષ સ્વભાવમાં દેહ સાથે જીવી રહ્યો છે એના માટે આપત શબ્દ વપરાય છે એટલે આ જો આપતા પુત્ર અને પરમાનો ધરાવતા એવા સીધા જવાબ સમજ્યા વગર ખરું પણ હવે એ વ્યવહાર હરીશ્ય તો સહજ થઈ ગયો એટલે હું શુદ્ધાત્મા ભગવાન જ એ આખું એટલે આખા વિશ્વમાં ચેતન પૂતગલની રમતમાં આગળ જ હોય છે નહી તો આ પૂતગલ એની પાછળ બધામાં પરિણમન બધી પરિણામશીલતામાં તત્વોમાં પણ અચેતન તત્વ છે ને એની પરિશ્રમશીલતા છે એ બધામાં તરલ છે અને સરળ છે અને પછી બધી આવે છે નહીં તો બીજા તત્વો સમજાશે નહીં આપણને કોઈને અને આજે દ્રષ્ટિ મળી છે તો દ્રષ્ટિથી સમજ સમજાશે ખરું પણ એ સ્વાદમાં આવવું જરા સમય સમય લાગે છે એટલા માટે જ કહ્યું આપણે કે દાદાએ તો બહુ સુંદર કહ્યું મોક્ષની બાત આપણે આત્મા સામાન્યપણે આત્માને વિશે સમજાઈ સમગ્ર જૈન દર્શનમાં પણ એ પ્રમાણે જ છે પરંતુ શાસ્ત્રોમાં જે વર્ણન છે જીવ અને પૂતગલનું અને જીવ શબ્દ જે વારંવાર પુષ્કર વપરાયો છે સારામાં નિશ્ચય શાસ્ત્ર શું કે વ્યવહાર શાસ્ત્ર શું પરંતુ એ જીવનું કંઈ ફૂડ મળે નહીં ત્યાં આગળ એ જ્ઞાની પુરુષના દિલમાં છે જ્ઞાની પુરુષના દિલમાં છે સમજાયું ને એટલે આત્માની અવસ્થાઓ એ અવસ્થાઓમાં બધું ભ્રમણ થયા કરે છે શું અને અવસ્થાઓ ભ્રમણ કરતાં કરતા એમ કે અવસ્થાથી મુક્ત હોય એને મુક્તિ સમજાઈ છે એમને એટલે એમ ના સમજાયું કે આ વ્યવહાર આત્માની મુક્તિ માગે વાત છે વ્યવહાર આત્મા નથી સમજાયું એ દાદાનું ફોડ પડ્યો આખો આપ સમજ્યા વ્યવહાર આત્માનો એટલે એ શબ્દ શાસ્ત્રોમાં તો નથી મુકાતો પરંતુ બધા શાસ્ત્રોને અડથો કરનારા ઘણા બધા પડ્યા છે એમાં ખોટું નથી છે એટલે બૌદ્ધિક રીતે પણ સમજાવી શકાય છે સારી રીતે સમજાય છે પરંતુ દર અસર ભાષામાં ભગવાનની ભાષા સમજવું હોય તો આ રીતે છે આપણે સમજાવ અને દાદા એક મૌલિક રીતે કોઈ શાસ્ત્રોમાં નથી એનું પ્રમાણ પણ નહીં મળે પ્રતિષ્ઠા શબ્દ મળશે તમને પ્રતિષ્ઠિત શબ્દ મળશે પણ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ નહીં મળે તમે જોજો ખૂબ વિચારજો વિચારજો જે ભાષાઓ છે આત્મા સંબંધી એમાં બધા ખુલાસા ખુલ્લા થતા જશે તમને પ્રતિષ્ઠિત આત્મા એટલે હવે એમાં આગળ આ પ્રતિષ્ઠા જ્યાં સુધી બંધ થઈ જાય આપણે अपना परीक्षित आपके गुरु जी पर, खड़े हो गए हो गया दर्शन हो गए गिरनार के दर्शन हो गए ऊपर <laughs> कर गिरनार सजीवन है जी जिंदा जिंदा भगवान भगवान अरे रे <laughs> अंबिका देवी जी जो। बड़ा अच्छा बहुत आनंद आया जाओ एक जाओ राज को अलवर बुलाना कभी पर आप बोलाते कैसे आएंगे <laughs> कोई राज को <laughs> कविराज तब खुश थी जासो अलवर, अलवर, अलवर। खुश थी जासो साहेब आको हिंदी बेल्ट ओ खुल्लो थाय त्याथी हिंदी बेल्ट आखो इंडिया नो बहोत मोटो विचार बेल्ट छे त्याथी खुल्लो थाय छे दिलीप भाई जयपुर ने दिल्ली नी बच्चे वचमा छे अलवर चुके अदर जी काय परीक्षित जी काय दारोगा जी परीक्षित जी है ગાય દાદા ભગવાન નાસીમ જે જે કરો જય સચિદાન એમને એમને નીચેની વિગતો પૂછી છે લઈએ આપણે પેલું અજ્ઞાન દશામાં જોવું જાણવું થાય છે એ અને જ્ઞાન પામ્યા પછી જોવું જાણવાનું થાય છે તેમાં શું ફરક છે આકાશ જમીનનો ફરક છે ઉત્તર ને દક્ષિણ માનતા હતા અને ઉત્તર માનીને એ બાજુ ચાલતા હતા એટલે ઊંધા જતા હતા દક્ષિણ ને ઉત્તર માનીને જાતા હતા અને આપણે ઉત્તરમાં જઈએ છીએ તો ઉત્તર ને દક્ષિણ માની દક્ષિણમાં જઈએ છીએ બંને મુશ્કેલમાં છે એટલે ભગવાન કહે છે કે ના તમે સેન્ટરમાં આવો નોર્માલિટીમાં આવો કે છે એટલે આપણે જોવું જાણવું આપણી અંદર મન વચનકાયાના દેહ સાથેના એના વ્યવહારોમાં સમ્યકતા લાવે છે આપણને અંતર આત્મા કરીને અને એ સમજનો અને સમજણનો ભાગ છે સમજણ આપણને જ આપણી જેમ જેમ પડતી જતી જાય છે એટલે કે આપણે જ આપણાથી સ્વબોધિત થતાં જતાં જઈએ છીએ શું કહ્યું અને પ્રજ્ઞા સ્વયં બોધ આપતી નથી પણ આપણને જ આપણાથી બોધ મળતો જાય છે એ શુદ્ધાત્મક દ્રષ્ટિ છે એનું પદ છે આપને સમજાયું શુદ્ધાત્મક પદ અને એ પ્રજ્ઞાની બહુ એટલે પ્રજ્ઞા ખીલતી જશે જશે આપણી જ્ઞાન પ્રકાશ ખીલતો જતો જાય દર્શન પ્રકાશ ખીલતો જતો જાય બધું બધા ધીમે ધીમે વધતું જાય સમજાય અને એ વ્યવહારું ચકાયું છે આખું તે દાદા ભગવાન તો ત્રણસો છપ્પન પર હતા પરંતુ અનુભવ ત્રણસો સાહીઠનો હતો ત્રણસો છપ્પનમાં છે પણ આપણે દીકરીઓનો બહુ વિચાર નહીં કરવાનો આપણે ત્રણસો છપ્પનમાં છીએ આપણે તમને કહી દઉં બધા જ મહાત્માઓને માટે કહું નજીકમાં એટલે એમનાથી નીચે છીએ થોડાક પરંતુ આજ્ઞા ધર્મ આપણને એટલો જ અનુભવ કરાવી શકે તારે એમાં નટુકાને બહુ ઉલ્લાસ થઈ ગયો બહુ સરસ સરળ છે દાદા પણ કહ્યું અમારી ચાર ઇંચની પાઇપ છે એટલું તો જેને લેવું હોય તો એટલો લાભ લઈને એટલું આજે પ્રગતિ કરી શકે એ ત્રણસો છે તો દાદા કે ના હું તો પાંચ ઇંચની પાઇપ મૂકવાનો સમજવા જેવી વાત છે હે અને વિજ્ઞાન તો જાણે છે નોર્માલિટી તો બધી રીતની બધી રીતની સમજાવ્યું ને ચાર ઇંચની પાઇપ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ जो दादा ना परमात्मा परमान स्वरूप थू आजे प्राप्त कर सकता है अपना थी आप्येयर आ भाव ना आठलो दस पर पचूक नहीं क्या गया आप नहीं मेहरबानी कर खुद खुल थवा दो समझाय धीरू भाई तब पूछो अज्ञान दिशा में ख्याल आई गो आग जाइए ज्ञायक ने ज्ञाता बने एक बं एक परंतु अप, अवस्थाओं अपेक्षाए अवस्थाओं की अपेक्षाएं थोड़ों भेद पड़े कारण के ज्ञाता में पुरुषार्थ है जागृतिपण जागृति व साथ ज्ञायक ए ज्ञायक है ज्ञायक ज्ञाक है ज्या सुधी चेतन जुड़े देह है शरीर है त्या सुधी અસિદ્ધ ભગવંતોને એમને જ્ઞાયક ના કહેવાય પણ એમનું જ્ઞાનક છે દેહ નથી માટે એ ફંક્શનલ છે જ્ઞાન પ્રકાશ અનંત સુખમાં બિરાજ ગાય છે અને સિદ્ધ ગતિનો મતલબ જ એ છે કે મનુષ્ય માત્ર જીવ માત્ર સુખ સુખ ને જ ખોજે છે આ તો બહુ સાદી ભાષા સમજાયું છે બધાને કોઈ જાણી જોઈને દુઃખ ઊભું નથી કરતું પરંતુ આપણાથી આપણા જ માટે આપણે દુઃખ ઉભું કરીને આપણને માનીએ છીએ કે હું દુઃખી થયો આવું થાય છે સાહેબ ઊભું કરેલા દુઃખો જ દુઃખો છે દાદા એ વિશે એટલી બધી સુંદર સમજ આપી છે આપણને કે હકીકતમાં દુઃખ જેવી વસ્તુ જ નથી જગતમાં અને આ બહુ જ ગંભીર વાત છે સચ કર્યું હકીકતમાં સુખની કલ્પના થઈ એટલે એનો છાયા આવી એની છાયા બાકી હકીકતમાં છાયા એની પાછળ પડ્યા નથી પણ છતાં છાયા પાછળ છાયા નથી હોતી એવું બીજું શું છે કે દેવગતિઓ મનુષ્ય ફોર્મ લઈને આવે છતાં પણ એમને છાયા નથી હોતી હા એ પૂદગલ એવું છે હા દેવોના શરીરોનું આ બહુ પૂતગલના પ્રકારો જો સમજાય ને આમાં તો બહુ રિસર્ચ થાય એવી છે હરીશ બહુ જબરજસ્ત પણ એ બધા લોકોને કામમાં નહીં લાગે હા આપણે પોતાને વિકાસ કરવા બહુ સારું પણ જાવશે લોકોને લોકોની ભાષામાં આપવું પડશે એમને જીવન જીવવાનું છે ને બધું શું લાગે તમને કવિરા આપને શું લાગે છે લોકોને તો હું છે જ ને અને ભગવાન માયુર ભગવાન છે માયુર ભગવાન લોકોની ભાષામાં જ વાત કરી ગામડામાં ગયા ગામડામાં ગયા શું એમની જ ભાષામાં વાત કરી બધી એટલે જ્ઞાન જ લોકોના કલ્યાણ માટે આવી રીતે લોકોને ભોગ્ય હોવું જોઈશે એટલે કવિરાજના પદો એવા આવ્યા તે ગમે તેને હોય ગમે તેવું બોલશે ને તો એની મજા પડી જશે એ જેમાં માનતો હશે એમાં એને પ્રગતિ મળે જોજો બિલ્ડિંગ જેવું થઈ ગયું ને હમ દાદા અસલ વેલ્ડિંગ ટેક્નોલોજી અને મારે બહુ ખાધો એનો જબરજસ્ત માર ખાધો એ તો બને જ આવે જ્ઞાક ને જ્ઞાતા બંને આવી રીતે છે પછી ત્રીજું ज्ञाता ज्ञा ज्ञेमी ज्ञाता ज्ञान एक अपेक्षा रीते ज्ञान ज्ञान स्वरूप क्यों अपन समझाए के कोईपन ज्ञेय हो ज्यरा ने हूँ जो एट નવીન આનંદજી બેઠા છે એમના ખભાના ભાગ આગળ કેમેરો પગ પગ છે ઢંકાયેલા છે છતાં આ કેમેરામ જો આખરે જ્ઞાન આખું જ્ઞે એના આકારે થઈ જાય તો જ એક આ કેમેરો છે એવું મારું જ્ઞાન થશે નહીં તો મને ના થાય જ્ઞાન જ્ઞાયાકારે થાય તો જ્ઞેય છે એ પણ ક્યારે કે પોતે જ્ઞાન સ્વરૂપ થાય તો અને જ્ઞાન સ્વરૂપ થાય એટલે શું स्वभाव ज्ञान स्वरूप है ये स्वभाव स्वरूप थाय तो स्वभाव स्वरूप थाय शू कि स्वस्वरूप थे, ग्नान, ग्नान ग्नान थे।, थे, थे ज्ञान एकीकत में तब ज्या ज्या नजर मुकशो आ बद ज्या ज्ञान ज्ञान ने ज्ञान है आज जगत की क्रियाओं देखाय आजना जगत में आटलू बधु हिंसात्मक वातावरण आ बदे आ ज्ञान है હિંસા એ જ્ઞાન નથી પરંતુ આ બધું ક્રિયાશીલ જગત છે જ્ઞાન જ છે જ્ઞાન હોય નહીં અને જગતની ક્રિયાશીલતા ક્રિયાશીલતા પણ હોય શકે જ નહીં સમજાવ્યું આ અપેક્ષા કરીને એને કહી શકો સમજાવ્યું ને એટલે વ્યવહારમાં તમે કહેવા જાઓ તો બહુ માર ખાશો તમે કોઈને જોડે બોલાય નહીં આ વાત આ નગ્ન સત્ય છે શું કહ્યું નગ્ન સત્ય વ્યવહારમાં બોલાય નહીં પરંતુ વ્યવહારની ભાષામાં જગતમાં સમજવું હોય તો તે રીતે સમજાવી શકો છો તમે એને સ્થુલ દ્રષ્ટાંતો પ્રકાશને આ બધું આપીને જરૂર સમજાવી શકો છો બેટરી છે અંધારું છે અને જોવું છે આપણે એક વસ્તુ એટલે બેટરીમાં પ્રકાશ ગયો તારે દેખાય કે નહીં એ પ્રકાશે દેખાડ્યું કે બેટરીએ દેખાડ્યું આ જોવો જો સમજજો હમ પ્રકાશ શબ્દ બહુ મોટો છે ઘણો મોટો શબ્દ છે આપણે સમજાયું જવું આગળ ભગવાન ના સત્સંગમાંથી પ્રશ્ન કરતા ફોડ પાડો આ પ્રશ્ન તો થાય સારું કેવાય દાદાશ્રી મોથી જે સિવે છે મોથી કે શું લખ્યું મોચી મોચી જે વાત કહી છે બહુ જીણી વાત કઈ છે અહિયાં ઘણી વાત કહી છે એટલે જ્ઞાતા સ્વભાવ એ પણ જ્ઞાન માટે તો જ્ઞેય જ છે સ્વભાવ એ પણ દર્શન માટે દ્રશ્ય જ છે પરંતુ પર્યાયો અને એમાં પોતે જ્ઞાતા દ્રષ્ટા એ જ્ઞા સ્વરૂપે જળકે છે જ્ઞાનમાં અને દર્શનમાં કેવળ જ્ઞાનમાં અને કેવળ દર્શન તારે કેવળતા આખી કેવલ જે ખુલ્લું થાય છે સમજાયું जवास बोलो बोलो मेरू बोलो ताराचंद जी प्रश्न कर મને સમજાવે છે એ આપી પુણ્ય થી પુણ્યાય અલવર વાંકી જો મિલે મિલને વાળા હૈ જનક મિલે से જ્ઞાની પુરુષ એ કહે સકતે કે મિલેગાહી એ તો ઠીક હે પુણા બઢા હૈાન પ્રકાશ કો બઢાના ઓર તારાચંદ જૈસા આપણા શુદ્ધાત્મા પ્રકાશ જ્ઞાન મેં સમજાતા જાયગાતની જ્ઞાન પ્રકાશ બઢતી જાયગી દ્રષ્ટિ નિર્મળતા આતી જાય દ્રષ્ટિ તો એ આંખો દિખતી હૈ સબકો તો આપની માતાજી ગઈ યો ગુરુજી હૈ હા તો હૃદય પુણ્ય નહીં પુણ્યાનુબંધ પુણ્ય બોલતે હૈ પુણ્ય દો પ્રકાર કા હૈ પાનુબંધ પુણ્ય ઓર પુણ્યનુબંધી પુણ્ય અનુબંધ શબ્દ મહત્વ કા अनुबंध महीना जो क्रिया होती है वो क्रिया से वो क्रिया का बीज होना बीज बोया जाना वो बोया जाते जाता है सहदभाव से बोया जाए सभी से सभी से समझे न तो इसीलिए लोग पुण्य खास पुण्य का कार्य करते जाते दर्शन पवित्र जगह जाते सब जगह ऐसा पुण्य अनुबंधी पुण्य पर अंदर कैसा है उसके ऊपर आजार रखता है अंदर कैसा है समझे न तो पुण्य अनुबंध पुण्य હમેરા બહુ અંતિમ કક્ષા કા હૈ આપ દિલ સચ્ચાઈ થઈ સચ્ચાઈ કે કારણ હે અંદર રયા જગત મે વિશ્વ મેં સમજ ગયે કે યપને કોઈ જિંદગી દેવાલા નહી આસાની છે અંદર સચ્ચા થરસે માર્ગ ખાયા ફરભી સચ્ચા પુણ્ય હોય તો એસ સચ્ચે પુરુષ કે હમે યોગ મિલા હૈ સચ્ચે મહિના સચે મહિના કાયમ કા સચા કી ખોટા ના પડે વ્યવહાર અલગ હૈબડ સમાધાન હો ગયા કે નહીં પણ આપણે બિનાયે ક્યાં બાત કરતા કવિરા મજા આવશે જોડે હાજર ગયા મગ આ પાસ ઉત અમદાવાદ કે સંગીત પુત્રો કરે और ये संघ संघ की संज्ञा तो ले पड़ी ना सम्मति नहीं लेनी पड़ेगी संघ जाने देगा सब का है कहा एक जगह बंदा आ जाए <laughs> फिर भी वो तो आते ही रहते हैं आपके वहां आते रहते है ना दादाजी कोशिश यही है कि हम एक वहाँ ज्यादा टाइम ता, रूक सकते हाँ ये, ये बात ठीक है जब जाओ तुम क्योंकि एक दिन में ऐसा दो दिन में आओ तो उसमें ये नहीं आता दो चार दिन ठहरना चाहिए तभीलेज में मार्च में छीन तारीख से कांतियानंद महेंद्र आनंद जी वहाँ पे छ्यक्रम रखा है कितना दिन रहेंगे छह दिन छह दिन छलेज में छे कौलेज। छे कौलेज। छे कौलेज में छह दिन एक एक दिन में सारे कॉलेज को पढ़ा देंगे कोई बात नहीं कोई बात नहीं ना ऐसा ही होता है हमेशा ऐसा ही ऐसा ही होता है नहीं नहीं वो तो बरबर -बर अच्छी बात है और कॉलेज वाले तो अच्छे पढ़े लोग हो हमेरी, हमेरी इंदिरा है कि नहीं वहाँ उनके पवन पवन बड़े ज्येष्ठ पुत्र है न उनकी धर्मपत्नी, पत्नी संस्कृत में पी एच डी है और हेड ऑफ द डिपार्टमेंट यूनिवर्सिटी की है तो अभी लास्ट टाइम जब उनके पास आए तो ज्ञान तो पाया था लेकिन मैं समझ में नहीं आया था थोड़ा इतना ज्यादा से क्योंकि व्यवहार दिखते हैं न व्यवहार तो पहले दिखाई पड़ता है थोड़ा भगवान दिखाना पड़ता है <laughs> हाँ वो तो होना ही वो तो दादा था <laughs> ख्याल आ तो ये दफे आया तो मनोरबा हम साथ में रहे आपके वहाँ पवन कुमार के बंगले पर मोहनबा से उनसे बात हो गई ने तब मजा आ गई अभी पक्की हो गई वो इसीलिए उसको खास बात करो उनको करो बहुत उसको ठीक रहेगा आपको आसान बन जाएगा काम कामर बात कृष्ण भगवान की, की उन्होंने अच्छा मनोर ने कृष्ण भगवान की बात क्योंकि बहुत ही चुस्त कृष्ण भगवान को गीता से बात की पूरी उनको बहुत अच्छा लगा कि कि ये मुझे अभी समझ में आ रहा है कि क्या है क्या नहीं निमेशानंद जी वो महात्मा का आपका महात्मा का फिर भी बाहर से व्यवहार से तो व्यवहार दिखाई पड़ता है न ये कारण बना था तो पीछे निकल गया वो अभी अभी तो बहुत प्रगति करी की खूब समझ में आया न और पवन कुमार पवन कुमार भी खुश है वो तो वैसा है उसको खुश रखते वस्त्रापुर दलसो हसमुख भाई हसमुख भाई भुवान भाई, भाई? वादी? नाम स्वामी शैलेषानंद जी તાલુકો કાલાવાડ શીતલા જિલ્લો જામનગર પીન આટલું ઉપર સરનામે ગામની ગૌશાળાની બાજુમાં જ દોડવી ગા જમીન ચોવીસ ગુઠ્ઠા જમીન મારી સ્વતંત્ર માલિકીની છે જે જમીન મારા પૂરા કુટુંબની સંમ સીથી અને મારી ભાવનાથી અમે સંઘને અર્પણ કરવા માંગીએ છીએ જે સ્વીકારવા વિનંતી છે તો સંઘપતિઓ સ્વીકારતા રહે તે જામનગર છે એટલું આનંદ થયો એમને બધું છે હસમુખભાઈ ના એમનું નામ હસમુખભાઈ છે હસમુખભાઈ ભાઈ આવો હસમુખભાઈ સ્વામીજી મળ્યા અને એમના સગાની બાજુમાં રહેતા અહીંયા આગળ ઓળખાણ થઈ હા એટલે અમદાવાદ હિસાબે તમે અમદાવાદ રહો છો એ હિસાબે બરોબર છે એટલે આજે ઓળખાણ થઈ બે વર્ષ નો પણ તમે બધા જાણતા હતા અહીંયા સંઘ બઉ મજાનું જો કઈક તો હોય ને બે ક્યાંક તો હોય છે કેટલી કિંમત લઈ શકો सौ करोड़ चार, चार, चार, चार, चार संघ सपरे खेती करे <laughs> मंदिर ये तो आपका गांव <laughs> आप तो तो तो आप लोग जरबार मंदिर बनाव થયું છે ક્યાંથી ક્યાં એવું સરસ આવે છે બહુ તો જોઈશું જાઓ પણ સંપતિ બધા ત્યાં જણાવશે અને આપતો બે જણ થી નિર્ણય લેશે પછી જોવાનું હા તમે સંપતિઓ કરી દો સાથે હા અને જીવતું અધ્યાત્મ કહેવાય છે શરીર થી આપડે આપણે જુદા ચાલો બધા નમસ્કાર કરી દઈએ બધા હા એને ફ્રેન્ચ ભાષામાં લખ્યું છે હું બોલું છું હા હા ઉપર જોઈ લઉે આવતી દીકરી i am travelling to johannesburg south africa on 6 february for few months for office work namaste ja bes besa ag pasaje thodi bas thodi pasaje please give me your aashirwad so that i can perform well there mitul ja mujhe aashirwad tere ko de diya ha tane mari jao ane tya jayine થોડીક આની તારા દિલમાંથી જે આવે તે વાત કરજે અને ઓફિસનું કામ કરજે પણ ઓફિસના કામ કરતી વખતે આ વાત ના કરીશ હા નહીં તો નોકરીને જોખમ આવી જશે હફિસનું કામ ના હોય ને કોઈને મળવાનું થાય તારે નાખવું જાફિસનું ખાસ કરીને હા તો જરૂર છે તારે જાઓ આશીર્વાદ છે આશીર્વાદ છે જા બેન તારું નામ દાદા મારો અજરમાં બંને ઉપર સારું આશીર્વાદ મારું નામ છે તારો નિશ્ચય આમ જો આ કિરણ જીવે કે ના જીવે મારે જોવાનું નથી પણ કિરણ એ આજ્ઞાધર્મ જીવવું પડશે આટલા મારો શબ્દો યાદ રહેશે તને તારે જ તને કહેવાના સાચું કહેવાય કરજે તારી રીતે કેજે પણ આવી રીતે કિરણ તારે જીવવું હોય કે ના જીવવું હોય એ તું જાણે પણ હું તો એક જ જાણું તું તો જર્મની વાળી જા જા જર્મની જાય છે સુરેશભાઈ હવે છેલ્લું આવ્યું આપણે થઈ ગયું બધું હે ભાઈ આ દસ જ મિનિટ છે બસ લઈ લો ભાઈ